તમારે તો એવો આખો જાડો એમને એક કલાક થાય તો બઉ થઈ ગયો બધા બહાર જે સાધુ આ ને કલાક થાય ને તો એ જાણે કે આજે આ ડોળો બંધ થઈ ગયો તમારો આખો રાજાના રાજા ના કિંમત હોય કરી રાજા તમારો દાદા આપડે કિંમત બધી ઘણી છે એની એની કિંમત છે દાદા ના એ હું આ ના નથી કેતો પણ આની કિંમત આપડે નડીયા છે ને અત્યારે આના રમણીક ભાન થયું પછી આ કરતા ભાવ કશું દાડો કરે ભાન થવું જોઈએ ભાન કરો શું કરતા પદ નું ભાન જાય નઈ ને આ કરતા પદ નું ભાન ઉત્પન્ન થાય નઈ સીધ થાય ભાન થવું જોઈએ ને નથી એક જ્ઞાન છે શું છે શબ્દ પણ નથી એવું એ જ્ઞાન છે શબ્દ ના અંત જ્ઞાન છે કેવું શબ્દ અંત હા એ તો પછી શકે આ બધું સંકેત થાય પેલું પેલું સંકેત થાય પણ એ શબ્દ સંકેત કેવું करता केव सके ज्यादी एतन त्या सुधी करता बनी सके नही जड़ है तो जड़ चेतन आता जड़ता है हाँ जड़े तो એમ કઈ નહીં કરતા પણ થયા જ કરે મેતો રહે કરતા પણ થયા કરે એ તો ક્રિયા થયા કરે બરોબર છે એ થી બધું કરતા મે નિરંતર ક્રિયા થયા જ કરે આત્મા થયા કરે આત્મા જતો રહે એટલે બધા આચાર્ય બધું જાણ છે બે દિવા દેખાય તો ને છી દેખાય છે ના આમ દબાઈ ગઈ ને એટલે આ સ્થિતિ લીધે એક દિવસ છતાં બે દેખાય પેલા કે છે એક દિવસ છે બે કે છે એનું ખોટું કહેવાય આપડા આપડે ચા પીતા પીતા રકા્યું એમ પીએ છીએ બે રકાવીઓ દેખાય ઘડા આપ્યા હા આ રકાવી બે રકાવી આ વીટી આપડે બે દેખાય નથી દેખાતી